જાતે હલા કરીને ખાવું છે અથિંદુ લોકોને મંગહ કરે અને પછી ઘેર છે લોહી જોઈએ ઉલટી થાય માં નૈ ચક્કર કરવા અધિકાર છે મરઘી ગામ આપે નઈ લો જીવડો લોહી જુએ તો ઉલટી થઈ જાય શું નહી અધિકાર લઈ પડ્યા શું કયું એ મને રાક્ષસી હોય કેવું હોય એ વિચારો એટલે આપણને શું કયું ઘઉને ખ્વાડજો દળજો ફાવે એવી મીઠાઈ બનાવજો એનો હું આધાર નથી કે ગાયો બેસાઇ દેજો પણ એને ભૂખી ના રાખજો ત્રાસ ના પડે ધોઈ ને દહી ખાજો મીઠાઈ ખાજો બધું જ ખાજો જીવ જ ખવાય બીજું કઈ ખવાય જેમાં જીવ નથી એ ચીજ ખવાય જ નહીં શું નહિસક ઈડા હા તો એને એમ જીવ ના હોય તો ખબર જ નઈ શું કયું પણ એટલે હાસ્તા નહીં પેપર લાકડું સે એમાં જીવ નીકળી ગયો ખવાય જીવ ના હોય એ ખવાય નઈ જીવ વાગ છે આપડે ટોકણી મારીએ તો આપડે વાગે નઈ કારણ કાપી હતી આપણે દુખ ના થાય એ તો ભાગમાં જીવ નથી શું જેટલા ભાગ માં છે એટલા એટલા ભાગમાં જીવ છે જીવની નિશાની શું હોય કે રાતે મગ બધ્યા હોય ને પાણીમાં એ અરે લાગણી વાળા હોય પાણી બધા એટલે લાગણી ફૂટે એની પછી ભયડા ફૂટે બીજું બધું આ બધી ચીજો છે ને પાણી ગમે એટલે બુધાય લાગણી ના હોય જો મથાણ વાર માં જીવે છે હમ છતાંય કેટલાક સંતોષ મથાના વાર માં રાતે કાપી લે કશું દુખ ના થાય એનો જીવ જોવા નથી જીવ તો જયારે કાપી દુઃખ થાય શું કે પણ હમજ વગર ના લોકો ઠોકાઠોક કરી એટલે જીવા જીવ નથી જીવો શું કે છે ધર્મ પામા નીકળ્યા છે જીવા એટલે જીવ કોણ અને અજીવ કોણ એનું ભાન હોય તો ધર્મ પામે ધર્મ શિવ જ તો પછી બચાવ કોનો કરે એને રક્ષા અહિંસા પાવીને શિ જો સમજે તો જીવને કેટલાક સંતો કહે છે ભાઈ હૃદયમાં એકલો આત્મા હોય છે આ દેખવાન પડે બોલે છે લોકો મારી નાખ્યા લોકો કેટલાક સંતો કહે છે ફક્ત વધ નખ માં નહી અને વાળમાં નહી બીજે બધે એમાં જ્ઞાન ધન્ય કોઈ વસ્તુ નથી એટલે કેટલાય ખાતે પુરાણ છે ને આ લોકો છે લોક પુરાણો પાછી પુરાણી થઈ ગયા શું થયું પુરાણી થઈ ગયા હા પણ શુક્ર નહી એવરી ડે સન્ડે સેટરડે થયો ભી શુક્રવારે વરવો જોઈએ ના ભરવો જોઈએ હા અને શનિવાર ના આવો જોઈએ મહેનત કરો મહેનત કરે તો મેહનત તો બધા બધા મહેનત કરે છે ઊંધી એટલું બોન હોત તો મોક્ષોલ છતીસ એક ઊંધી એ જ્ઞાની ને પૂછવા જવું પડે સાહેબ મારી ડોલ છતીસ ઊંધી બધા આવે કારણ કે એમને દેહ જોડે પક્ષપાત નથી મન જોડે પક્ષપાત નથી વાણી જોડે પક્ષપાત નથી આ વાણી માલકી ઘરી વાણી છે કેવી છે માલકીયુગાની વાણી ગુજરાતી ભાષામાં માલકી વાળી ઉપદેશ કેવાય અને માલકીય ગી દેશ ના કહેવાય એટલે આ દેશ ના કેવાય માલકી ગણી સાહેબે તો કલ્યાણ થઇ જાય બધા માલકી વાળા એ મેરી વાણી મેરી વાણી વાણી છે બુદ્ધિ ખરાશ થાય તાર મુક્ષ બુ લિમિટેડ વસ્તુ છે આ તમારા શિષ્યો બધા તૈયાર થઈ ગયા બધા પાથર ફરી ફરીને કેટલા બધા પાથર ફરે પુન્યા છે ના ના મુંબઈ હોઉં આવે છે શનિવારે નીકળે રાતે મુંબઈ આવે રવિવાર નો રજા નો દિવસ દટર કરી રાત્રે તો દરજા ઉપર હાજર થઈ જાય પુના પણ આવે છે પુના પણ આવે છે પુના સુધી આવે છે આ કેમ તમે ગયા તા ને સુરત માં જ્ઞાન પ્રગટ થયું એ પેહલા હું શુદ્ધાત્મા છું એ ખ્યાલ ખરો ને ખબર ના પડે કેવું એ તો ગરીબ તા વર્ણન મૂકી શું કહું ના કારણ કે શબ્દ થી વળન થઈ ના શકે એટલે ચાર વેદે કહ્યું આત્મા સુક્ષ્મતમ છે અને વેદ તો સ્થુલ શબ્દ નો બનેલો છે સ્થુલ શબ્દ સ્થુલ શબ્દ નો એટલે અવક્તવ્ય અવર્ણનીય છે સ્ૂળ શબ્દ આ વક્તવ્ય થઈ શકે એવો આત્મા જ નથી માટે ગો ટુ જ્ઞાની જ વેદના ઉપરી જે જ્ઞાની પુરુષ છે એની પાસે જાતું તો છુટકારો થશે વેદ તો સાધનો છે નિર્વેદ થવાનો શું નિર્વેદ થવાના થયું તો એ પેલા તો સિદ્ધાર્થનો ખ્યાલ તો એ તો શબ્દો માં અત્યારે એ જ લીધા કે અહંકાર પાર નહિ ગાઢ પણ નો પાર નહિ બધું માલ આ કઈ ધીમે ધીમે ગયું એક ધીમે ધીમે જતું છે આ કઈ ન્યાલ હતો અહંકાર હતો ભગવાન હું ચૂનતું છું એવું કે જો ભગત થયો ભગત થયો પણ માલ ભરેલો હોય તો લાયેલા હોય પેલો બધો એવિડન્સી ભેગા થાય એ વખતે હોવા જોઈએ મને લોકો કે છે તમને આ કેવી રીતે આ જ્ઞાન થયું નકલ કરી નકલ કરુદરતી રીતે સંસારી વેધ ધંધાના વે જે અલૌકિક જ્ઞાન હજારો વર્ષ લાખો વર્ષથી ના થાય એવું જ્ઞાન પ્રગટ થયું એ અજૈબી જ્ઞાન તો અહીંયા પચીસો વર્ષ પર મહાવીર ને વર્ષ પર પારસનાથ કૃષ્ણ ભગવાન રામને આ બધાને થઈ ગયા પણ આક્રમ વિજ્ઞાન એટલે બેનો છોકરા હાથે રેવાય ને મોક્ષ થાય એવું તો આક્રમ એ પેલી વખત પેલું તો છોડવું જ પડે હવે આમને એમ છોડીને જતા જઈએ તે તો કઈ બહર દુઃખ થાય રે એનો થાય એવું કઈ વળે ને એટલે કેટલા આવતા એનો નિકાલ કરતા કરતા આવેલા જોઈએ કેવું કાઢી ના મેળ મારે રહેવું છે ને આપડે કાઢી મેળીએ અને એનો મુખ થાય એવું કદાચ એવા ઘણા સાધુ છે કે હા સમજાય પટાઇ રાતે લખાઈ લીધેલું રાજી ખુશી નું આવ પ્રકાશ થયું કેવું સ્વરૂપ વખતે પ્રકાશ થયો એ વખતે કેવું સ્વરૂપ હતું કેવા સ્વરૂપ શબ્દો હતી અરે શબ્દો હું જ જાણું હાકર ખાધા જેવું કેવું એ જયારે તમને થાય ત્યારે એ પ્રકાશ ખબર પડે એના માટે વર્ણન નથી શબ્દો નથી રીતે એના બધા સેમ વર્ણનિલર વર્ણન લગભગ સેમ વર્ણન નહીં મેણામ શું તે જાવાની બહુ મજા છે પાયિના મે જ્ઞાન આને લઈને શું ઊભું થયું તે બધું જાણવાની મજા છે આ બધું જાણવાનું વાસ્તવિકતા માં એતો આનંદ નો પાર નહિ એને તો શું આનંદ માં તો બીજું કશું ખ્યાલ જ પ્યાર ને અહંકાર ના હોય બુદ્ધિ ના હોય ત્યાં કશું કોઈ વસ્તુ છે નહિ શરીર પણ ના થાય ज्ञान पुप्त थी जाए खरुस ज्ञान लुप्त सातु न ना साचु ज्ञान बढ़ अंग अंग સર્વાંગી જ્ઞાન જતું ના રે એકાંગી જ્ઞાન સર્વાંગી હોય કેવું સર્વાંગી જ્ઞાન એટલે કેવું જ્ઞાન આપીએ આજ્ઞા પાડવાની જે કહ્યું હોય એ બધું જ્ઞાન જેમો એક અવસ ઓછું થાય એ બધું નુકસાન કરે આજ્ઞા ના પાડે એને જ્ઞાન જ ના કહેવાય ને આજ્ઞા ના પાડે એને જ્ઞાન જ ના કહેવાય વિદ્યા પછી શુષ્ક જ્ઞાન અને શુષ્ક જ્ઞાન પછી વિજ્ઞાન પેટ ભરવાની બધું વિદ્યા કેવાય પેટ ભરવા માટે જે જ્ઞાન સંપાદન કરીએ એ બધી વિદ્યા કેવાય અને પછી ભગવાનને ખોલવા માટે નીકળીએ ગમે તે રસ્તે પકડીએ નામ શુષ્કર જ્ઞાન કઈ ફળ આપે ઊંધું કર્યા તો ઊંધું ઊંધું થાક લાગે થતું કર્યો હોય તો એનું કઈ ફળ મળે મહેનત હરકી બે અને એકને ફળ જ ના બેઠો એકને મોટા મોટા પપ્પા બેઠા એ શુષ્ક એટલે કશું ફળ આપે બઉ થઈ ગયો ને એક જ આંકડો ચાલી ભોગવાની ભૂલ લઈ ગયો એ ઠેર મોકતો રહી જાય રાગ એ અહંકાર નો ગુણ છે અહંકાર નો રાગ નો દ્વેષ અહંકારી ગુણ છે શું છે અહંકારી કોણ બંને બીજું જેનો રાગ ગયો હોય જેનો અહંકાર ગયો હોય તેને પૂગલ આકર્ષણ રહે એને ના રે પૂલ ને પૂગલ નું એને પોતાનું ના રે પણ પૂજલ ને પૂજલ નું આકર્ષણ ને પૂજલ નું આકર્ષણ રે જ્યાં સુધી એમાંથી રસ ખેંચી ગયો નથી ત્યાં સુધી બધું નવો રસ ઉત્પન્ન થતો નથી ચૂલો રથ નિયળો લઈ નાખે નવો રસ ઉત્પન્ન થતો હોય ત્યાં કે સંસાર આ તો ઇફેક્ટ જ છે ખાલી અને કોજી જ નો બંને સાથે હોય એના સંસાર આ કોજી જ ના હોય યાર શું નિકાલ બાબત હોય યાર अहंकार जाए त्यारिशा अहंकार रे मरदाल अहंकार એ જીવંત નથી પણ મરદાલે અહંકાર છે ત્યાં સુધી શરીર કાર્ય કરી શકે હા એ જયારે જાય એટલે આકર્ષણ બધું જતું રહે ત્યારે કેવું જ્ઞાન થાય કેવું જ્ઞાન થાય દેહ હોય આકર્ષણ ના હોય કોઈ પ્રકારનું કોઈ પણ પ્રકાર નું તમને નથી પણ પૂતગલ ને પૂતગલ નું આકર્ષણ થયું છે એ તમારે જતું હોય ત્યારે કેવું ધન થાય અમારે ચાર વર્ષ ખૂટે છે એટલે ચાર વર્ષ અમારે હોય બાકી બીજું કઈ અમારે હોય महाविधे क्षेत्र में जव पड़े अव एक अंश तो थे बीजा अंश रहे તો જવું પડશે કૈપ્ત કરેલો મનુષ્ય ખાલી દર્શન થી જ મુક્તિ બાકી રહી જો એ દર્શન થાય તો મુક્તિ થઈ જાય એ દર્શન અહીં થવાનું નથી આ ભૂમિકા અમાનુસ્મી થઈ જ્ઞાન પચીસો વર્ષ પેલા આ કામ માં જોઈએ આપણે રાત પડે બે વાગે ચણા લેવા ને કહીએ આપે તો કામ અત્યારે ભયંકર વેદાંત કહ્યું કર્યો છે જૈન એ કયો છે એવા કાળમાં વિચિત્ર કાળમાં મનુષ્યો તરફડી રહ્યા છે માછલા તરફ એમ તરફ રહી વિચિત્ર છે ચોખ્ખા નીકળવાના આવે ચાર ડિગ્રી એટલે ચાર ડિગ્રી જે છે એ જતું રહેપૂર્ણ દિવસો અત્યારે શિક્ષણ દિવસો ખરા એ પણ તને ખબર ચાર ડિગ્રી ખબર પડે આપણને ખબર એ દોષો દેખારે જ્યારે દાદા ભગવાન તો છે ને એ મને દોષ દેખારે ભગવાન કહી શું કામ થયું ભૂલ કાઢે આપડે ઉપરી અને પોતે પોતાની મે ભૂલ કાઢે તો ભગવાન થાય પોતાની ભૂલ પોતે કાઢે તો ભગવાન થાય એટલે મને મારી ભૂલ દેખાય માટે ભગવાન તેથી સૂક્ષ્મતમ એટલે કેવા સુક્ષ્મતમ સંસાર ના કોઈ જીવને કઈ ચીજમાં હરકત ના કરેલ તેવા દ્રષ્ટાંત પૂછે છે સંસારમાં કોઈ જીવને કિંચિત કરે એવા મારી જે સમજ માં આવ્યું છે એ જ્ઞાન માં નથી આવતું એને સ્પર્શે સમજમાં આવી છે વાત કે આમ આમ છે આમ હોવું જોઈએ પણ જ્ઞાન માં પેવું થવું જોઈએ ને તે નથી આવતું नुकसान करे ज्ञान मेने आधीन से वसन भाई पूछे ज्ञान मेने अधीन है કેટલા જણા આવી જયારે પૂછાયું હોય તો આવી જગ્યા બીજા લોકોનું કામ છે તો પછી પછી આઈસ્રીમ કઢાવાનું હોય બધા આવે હોય નેતા મોક્ષાથી નથી પણ મતા મતા આગળ ભગવાન નો એક પણ વાત સાચી નથી आग्र है बराबर आग्रह आग्रहजन बराबर बहु बोजन आग्र वाली वाणी ए, आग्रा, आग्रा ये ए वारी वारी माती नहीं। बीज सुनी है नी आग्रही एना दोस्त बेहतर તૈયાર મળતું કોણ આવે રિઝર્વેશન કરાવવું ના પડે તૈયાર રિઝર્વેશન મળતું શું કહું ચાર પગ કૂતળું બસ કઈ ને માલ થોડી વખત યાદ રહેતો રહે પણ થોડી વખત યાદ રહેતો હોય પણ એનું ચૂક જતું રહેવું હતું સ્વભાવ सन भाई पूछे आ चार डिग्री खूटे व्यवस्थित आधीन क्यों नहीं आदि બી શું કે છે સ્વભાવ સ્વભાવ સ્વભાવ આદિનુ કેવું એમ છે આ સ્વભાવ થી ચાર ડિગ્રી પૂરા થઈ જાય છે પછી સ્વભાવ થી એટલે એટલે સ્વાભાવિક એની મેળે છે બાકીની જે ચાર ડિગ્રી કુર્તી છે પુરસાદ કામ કરી રહી છે સુરત થયા પછી પુરસ્દ કામ કરે છે પુરસાદ કામ કરે છે પુરુષાર આવી ફળ ના આપે ચાર ડિગ્રી ખૂટે છે પૂરી થાય એટલે કેવી સ્થિતિ છે તાબામાં સંસારી ચીજો હોય કે પોતાની દશા વ્યવસ્થિત પૂરી થઈ જાય કેવા જ્ઞાન પછી દેશ ના ને ચાર ડિગ્રી પૂરી થઈ જાય એટલે કેવળ જ્ઞાન થાય તો પછી દેશના ને એવું કયું રહે વાડી બોલે દેશના જ કરાય પણ છતાં અમને કેવળ નથી થયું છતાં આ અક્રમ વિજ્ઞાન ના અથવા દેશ ના ના કહેવાય દેશ ના કેવાય નહીં જ્ઞાન થાય પછી સરસિયલા પછી શરીર છૂટી જાય અને દેહ છૂટી જાય પછી સિદ્ધ જાય तो केवल ज्ञान सिद्ध शिव मजा स्थिति प्रश्न एव केवल ज्ञा स्थिति सिद्ध क्षेत्र में बिराजेला मुक्त आत्मा सिद्धात्मा स्थिति ए बने स्थिति में शु तफा है देह नोज हो ત્યાં ગયા પછી એ બજારથી એ મુક્ત શું કારણ કે આત્મા પોતાની જાતે થઈ શકે નહિ ઉદ્યોગ સ્વભાવ હોવા છતાંય શું પ્લેન જાય મૂકવાનું ભોજન કરે આત્મા ઉદ્યોગામી સ્વભાવ છે અને પૂતગલ નો અધોગામી સ્વભાવ છે એનો સંઘર્ષ સંચાલ્યા કરે છે સંસારમાં જ ક્યાંથી જાય ઉપર ચાર ડિગ્રી આ કાળમાં ના જાય પુરુષાર્થ કહીએ એવું અહી પરીક્ષા થવાની નથી તો વાંચી શું પરીક્ષા અંબુ ત્યાં પરીક્ષા આવી તમારે ના પરીક્ષા કઈ વાત આવે અત્યારે લોકો મારા જેવું સુખ લોકો ને કેમ થાય એ ઈચ્છા મારી છે હજુ આટલી ઈચ્છા છે હજી મારી હું જે સુખ પામ્યો એ સુખ લોકો પામો અને બાકી છે પુસ્તકો બ્રહ્મચર્ય ઉપર આઠસો પંદર પુસ્તક લખી બ્રહ્મચર્ય ઉપર એકલા બ્રહ્મચર્ય ઉપર બ્રહ્મચર્ય ની વાત નહીં કરીને કારણ કે બ્રહ્મચર્ય કોણ પાડે જે પાડનારા હતા બોલવા રહ્યા નથી બધા બ્રહ્મચારી દેખાય છે એટલું જાવ માં જશે બધું એ નિકાની ભાવ માં જશે सिद्धांत दृष्टिचर्य निकाल सी ब्रह्मचर्य निकाली, निकाली बाबत आत्मा निरंतर संचारी आत्मा ब्रह्मचर्य બ્રહ્મચારી આની ભાન કરશે અને બ્રહ્મચારી કેવું સ્ત્રી હોવા છતાં બ્રહ્મચારી તો એને બઉ ચિંતા નથી એ બ્રહ્મચર્ય ભાવ છે ને એ તો છેલ્લા અવતારમાં બધા ભાવ છૂટી જાય કસરત કરવાની હોતી નથી કસરત કરવાની અવતારમાં છૂટી જાય બધા પણ જો છૂટતું હોય વિશ્વાસ રાખવા જેવો છે એની મારે ઓટોમેટિક હસતું હોય તો સારી કારણ કે એ કઈ નથી પૂજલ ની જરૂરિયાત વસ્તુ થયેલી છે તો વિષય બ્રહ્મચર્ય વિરોધી હતો વિરોધો તમને ના કરવું ના તમે શું લઈ લે તમે બે લોકો ને ના રૂસતું હોય એમાં શું પછી મેં એમને કહ્યું ચાલો બધા લોકો બ્રહ્મચર્ય વિરોધ થાય તો ફાયદો છે એટલે વિષય બઉ ખરાબ દેખાય માર દેખાય જાનવર જાનવર દેખાય પશુઓને જે ગમતું નથી એક પશુઓને સરબ અમને સર નથી આ તો હારો પડે બરોબર ને જેવો જેવો જોવા જોયો નહિ ને ચોટેલો કૂતરું બાજુ હોય એમ બાજુ લપડાક મારીએ ત્યાં છે આપડે એને ખ્યાલ તારે તે બાજુ lambda tar photo jo baar jo chhu taditraman thai se ta an taro tan nahi dekha to ele tan chitra mantate e mari jo chitra mantate सूक्ष्मीते थे बराबर समझू कार्य थी रुपये मन बुद्धि चित्त अहंकार ये रीते, कार्य अंतस्करण कहस्करण निक्रिया बाह्यक अंतस्करण नो खोटो पहले अंतस्करण जो थे ત્યાર પછી બાહ્ય ગણો થાય નહીં તો એમને થાય નઈ